સ્ત્રીઓ ની અંદર પણ માન લોભ માયા એવું હોય વસ્તુ ઓછું હોય પણ થોડું કપર તો હોય મહિના બે મહિના પછી આપડે છે પેલો છેલ્લો સંદર્વે શુદ્ધાત્મા ચોપડો એ શુદ્ધાર્થ નો ચોપડો એટલે રાજેન્દ્ર રાજેન્દ્ર નામ પર એકાઉન્ટ બધું આપડે હાથમાં કોમમાં ના લાગે ને નામ પર ગયું બધું નાના વિકાર એટલું બધું લગ્જ જતું રહે નાના વિકાર જ નહીં બધું જપતી બંગલા બંગલા કર્યા હોય ને લોન છોકરા હો જપ્તીમાં ગયા આપણે કહે જતી કહે કે ભાઈ મારા નામ પર નો બદલાઓ ત્યાં કહે ના એ તો અહીંયા બધું મૂકીને જવાનું તમે જે કર્યું હોય ને પોતાની મહિ એટલું જ જોડે લેવાનું તમે કર્યું નહીં કાંઈ તમારી જ બોલ છે તો આપણે આ કરી લીધું સુધાર્થમાં ચોપડાનું ત્યાં જેટલી આજ્ઞા પાડીશ એટલું સુધાર્થમાં ચોપડે જમે થઈશ પછી અત્ર દર્શન કરી ગયો એ શુદ્ધાર્થમાં ચોપડે જમે થઈશ પછી પુસ્તક વાંચીશ સુધાર્થમાં ચોપડે આખો દાદા આજ્ઞા પડાયું છે પછી સુધાર્યું છે આસાણા બિલો માર્યો પાછો સારું જીવડ છોડે ભાઈ હે તારે કેમ તારા છોડી શું વ્યવસ્થા કરે કોન્ટ્રાક્ટર કે છે ભાગીદારીમાં આઈ જાઉ મારો મારી વાઈફ રે છે એક હજાર ડોલર વધારો તો રહી જ નહીં ચતુર્ગ પછી મારી વાઇફ રે છે તો હજાર ડોલર વધારે પછી તારું પતી ગયું હેથી ખરું કરું રાજી કુશી ના કરવું જોઈએ અંદર અંદર નો મો રાખો અંદર અંદર નો મો રાખો અંદર નો મો એટલે આપડે ઓગણીસ હજાર ત્રણસો ને ત્યાસી ડોલર મંદિર પેટે જમા કરાવ્યા અને પાંચસો પચીસ મેગેઝીન પછી ખબર પડી જે મેલા બધા દુધમા સરસ ચાલ્યા શાઇ પટેલ ને ત્યાં સુરેશ સુરેશ મારે પેલું જાણવું કેવી રીતે આપડે કોણ ભૂલાય નઈ એવું થવું એટલે પૂછો જાણી મને ઘેર માંથી એ મતભેદ ભાંત ના થતી હોય તો આપડે કઈ જાણ્યું છે હોટલ માંથી એ મતભેદ નહી કરતા નિયમ માં મધભેદ થાય એટલે જાણીએ કશું જાણ્યું નથી મધ્યજ કેમ થાય માણસ ને માણસ છે તો મધ્યજ કેમ થયું જોઈએ મધ્ય થયો એટલે માણસ ભીત માં થડાય એ જે વાત કરી વાત છે તેની ચિંતા રાખવી પડે જે ગઈ એ તો ગઈ જાણે કે કઈ નબળીઓ ગઈ ત્યાં કે અમેરિકા ના એમની જે નબળીઓ છે એવી બધી ગઈ હોય બધી એ તો આમ એક ડુંગર માં એક આવડું પોતું આમથું પથરો ત્રણ ફૂટ ચાર ફૂટો કારણ કે ફૂદા જેવો ત્યાં તો આખી જોયું આ નવી જાત દિવસ બહુ જોવું જોવું કહ્યું અનંત કર્યા તો નું પડે કયું પટેલ ના ડબેલા મોટા નથી તો હજી દરિયા માં પહોંચ્યો જુએ આ નિવેદન બહુ ભારે બહાર પોલીસ વાળા દ્વારા ઝગડીએ નહી પોલીસ વાળા દ્વારા દબડાવતા હોય તો ઘેર છે તે જરાક કડી થઈ પાંચ ગઈ કઈ બોલો બોલો કઈ વાતચીત કરવા જઈશ મારે ઘર થયું છે હું બોલતો એવું છે ચિંતા એટલે ચિંતા ભગવાન નાતી હોય તેરા દેજે કે લગને ચિંતા હવે નથી ગમતું પછી હું કરું છું બધી એકલો સબ્જીલા જોવા માટે તમારા ટકકેન કરીએ અરે મરવા જેવું ભાઈ હું તો જોઈ કઈ મનવા સત્સંગ કરવા આયા મરવા એટલે બધું જ આવી જાય મરવા એટલે બધું જ આવી જાય એમ તમે તો મરવા એકલા નામ જ એલે મેકુ લાવો છે કે નહી આ પટિયાનો ઓછો સમય સમજો કે મરવા ભાઈ તમે સમજો બધા બધી આવી જશે ને એમ કે મને માન આવે એટલે આપણે બધું પ્રવહીતા ના ખરી बिल्कुल करेक्ट लगे जन्म लग थे ये स्थान नक्की थे पीछे नक्की ना पी नक्की पक्की को गाय बैठा पी कई क्या गम्यूटेस चा જોડાવે છે એ બધા લાલ શું લીધેલું લોકો લાલ જ છે ને નહીં ચાલતું બરોબર એકસો ને એક ડોલર લેતા કઈ હોય બિચારો એનો શનિનો ગ્રહ સસ્તો નથી એના એના ચપ્પલ છે અડધા થયેલા હોય અને અડધા પાસે ગયેલા હોય હિન્દુસ્તાન માં પંદરમી જૂન જુલાઈ વરસાદ આવે એવું ધારણા થાય અને તેના કરતા એ તો ધારણા છે પણ આ તો अमुक संजोग जन्म ज्योतिष एक्जेक्ट कही नहीं है पैसा लेवा કોઈ ગુરુ મળ્યા ના મળે એ તો આપડે દાઢી હોય તો પૂછ્યું છે આ બધું નથી આ વ્યવહાર એટલે વ્યવહારિક માણના જન્મ થતા પેલા થઈ ગયેલી છે જન્મતા જે દુએ તે વાંચે છે રે તું સ્મશાન શું વાંચે છે હવે તું અહી છે આ રસ્તા શમશાન રસ્તા પર શું જેટલી ઉતાવળ કર ગાડી માં જવું ગાડી માં જાય ને જાય વચ્ચે જેટલી કેન્ટીનો કરવી હોય સ્ત્રીઓ કરવી હોય બધું કર પણ શમશાન માં લઈ જે તું સ્મશાન વાંચે છે કારણ કે માણસ જન્મ્યો ત્યાંથી જ કરવાથી આપડે લાકડા કરવાથી ફરે આવડું મોટું લાકડું કરવાથી સર થઈ જાય તેને આપડે લાકડું કાપ્યું બે લાકડા લગ્ન કપડ્યું નતું કપાતું એવું હા જન્મતા ની હાથ છે જ કરવાથી ફર ચાલુ થાય છે બે લાકડા જુદવા થાય છે એટલે મરણ કે છે આપડે શું કરું જન્મતા હા છે જ કરવાથી ચાલુ આપડે બે લાખો જુદા થયા લાકડું કપાઈ ગયું તર નતું કપાતું બે કલાક થી મૂકી તો કપાતો બીજો અવતાર બંધ છે કારણ બીજો અવતાર ના બોધે કોણ બંધ પોતે જ બંધનારો અને પોતે જ છોડનારો ભગવાને તો જે મદદ કરવાની રીતિ કરેલી છે બધા જીવ પાત્ર પ્રકાશ આપ્યો છે બધા બેસીને એમ કેમ તો એક પ્રતિવિગત ગેતા નથી સાહેબ ને કે સાહેબ તમારે આટલી ચિંતા થઈ તેને રિફંડ આપો બીજી કઈ વાત તમે કશો તો આ ગાડુ ગાડું નહીં ચાલ્યા જ ગાડુ ચાલુ दरे के दरे के नमोरियंतारं। नमोरियंतारं। नमोरियंतारं। दुश्मन क्या दुश्मन नहीं जेनापू कह थे शे रिपूर्ण रिपू कहते हमेलो शब्द ભગવાનો નમસ્કાર કરીતી ગયા એટલે નમસ્કાર એનો વાંધો છે તમને બીજું નમો સિદ્ધ ને કરવો જોઈએ મોટા એ સિદ્ધ કેવાય પણ છુટી ગયો છે મોટા સિદ્ધ કેવાય આપણને કામ લાગે નઈ ત્યાં બેઠા આપણે અહી બેઠા દુશ્મનો જીત્યા હોય તો આપણને દર્શન ઉપકારી માટે હા એટલે એને ઉપકારી ગણી ને પેહલા મૂક્યા નમો હરિંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો વાયરિયા એટલે જેને આત્મજ્ઞાન સમજ્યા છે એવા આચાર્યો આચાર પડાવડાવે પોતે આચાર પહે એવા આચાર્યો નમસ્કાર કરે પણ આ નહી અત્યારે આચાર્ય છે નહીં આત્મ જ્ઞાન જાણે આત્મજ્ઞાન કોને જાણ્યું કે જેને રોજમાલ માં લોભ થાય જ નહીં અને થાય તો કેટલા થાય બીજા ને અસર ના થાય પોતાને એટલા ને નુકસાન કરે ક્રોધ કરે આપણી પણ ના કરે આચાર્ય ભગવાન નમસ્કાર કરું છું નમા ઉપજ એટલે આત્મજ્ઞાન પામ્યા પછી ઉપાધ્યાય ભગવાન એટલે પોતે બીજાને શાસ્ત્ર ભણાવે પોતે ભણે તેમને નમસ્કાર કરું वहाँ थे नमस्कार कर देह दशा साधे त्यागी कहवाई आत्मदशा साधे साधु नमस्कार कर बदा साधुओं ने सो पंच नमुक् नमस्कार से સર્વ પાપ ને નાશ કરનારો છે સર્વ પાપો ને નાશ કરનારો છે મંગળ બધા મંગલ માં પાપો ને નાશ કરનારો છે તમે આવું બોલો ને તો એ પહોંચી જાય જૂમિ ને આવી આ એક જ ભૂમિ નથી આ દુનિયા છે એ પંદર દુનિયા છે આવી અને પંદર દુનિયામાં બધું જ ભગવાન તો હજુ દેહ દેહ રૂપે છે હજુ મહાવીર ભગવાન જે કૃષ્ણ ભગવાન જે ભગવાન લાખ વર્ષની ઉંમર ના છે હજુ હવા લાખ વર્ષ પીવાના તો બીજી ભૂમિકામાં બધું પછી નમો ભગવાતે વાસુદેવ વાસુદેવ એટલે વસુદેવ ભગવાન એટલે નન્ના નારાયણ થયા એવા કૃષ્ણ ભગવાન તે રામચંદ્રજીના ભાઈ લક્ષ્મણજી હતા તે કૃષ્ણ ભગવાનના જોટાણા કહેવાય જોયું હતું ને એ બધા વાસુદેવ કહેવાય એમને નમસ્કાર કર્યો નમ શિવાય જેને કલ્યાણ થાય સ્વરૂપ થયા જ પોતે એ બધા અને સચ્ચિદાન બધા મંત્રો આઈ જાય આ ભેગા મંત્ર મંત્રો ભેગા બોલવાનું કહ્યું હતું ભગવાને અને ડેરા વહેતી લે જેમ કહ્યું હતું ત્યારે બધા લોકો તે મંતરાય વંછી નાખ્યા અરે 11 છો વંછી રાખ્યા ટીવી ને ગેરે અને આ રેસ નો ને ગેરે નેથી ખરા આપડે લોકો નેથી રાખી દે તોલી ને ખા કે કે કે તોલી ને ખાયા છે હે તોલી ને તોલી ને હા તોલી વજન કરીને ખાયા છે એમ કે આપા હા બધા તો આ તો જેના આગેવાનો વાંધો ને એનું કટક બધું કુવા માં પડે એવું થયું છે સારું ફરી કર્યું છે બીજું પૂછવા બીજું કેટલાક ને મોકલી આપણે કેટલાક ને ના આવી ઉપર લવલા માટે ચલાવતો નથી અને એની પર આરોપ આપવો નહીં ચલાવતો નથી તમારે કોઈને શે કરેલું ગયા હતા સારું ત્યાં તમને પાંચ આવે છે મારે ચેતીન ચાલુ ચેતીન ચાલુ ચેતીન ચાલુ છે ભગવાન મોકલતા રાખે ભગવાન રાખ્યું નથી આપણને માન આપે તો આપડે મકાન દા પી જઈએ તો ભગવાન મારવા આવવું પડે એમ દવા મારી ભગવાન ની જરૂર ભગવાન નું ના ચાલે અમારું કેમ નામ દીધું નામ ના દીધા નામ લઈ જાય ભગવાન ને ભગ થયો મધેદ થાય છે એવું કેવું બહાર થતું નથી એકાદારો ને બિવારી જેવું એકાદ વાસ બિવારી જેવું કેવાય એમ કેવાય પણ આ દેશનું હવામાન થાય ભાઈ એમ કે છે કે આ દેશ નું પાણી પીવે અને આ દેશ ની હવા ખાય એટલે અસર થઈ જાય આ દેશ ની હવા આ દેશ ની હવા અને પાણી આપડે તો બહુ આખો માલ પૂંછાઈ જ આવી ગયો કચરો નથી આવ્યો વધારે ગમો પડી ગયો સારું કરવા પ્રયત્ન કરીએ म लगे खराब के दाजेलो था दाजे मैं मैंने खोटू करू तो एक ना तब हाल कर दाजो ना हो दाजेल हो સારું કરવું હોય તો આપડે કરે સુગંધી આપણે હિસાબ કાઢે તો કેમ આપણે દેશ નથી આપતો આપે તરત ના અભ્યાસ આપશે તરત ખોટું કરશે તરત અભજ આપશે એ તરત એની ગંધા આવી જાય સુગંધી આવતા વાર લાગે કરો છો સુખ બધું શોખ થી કરો છો બાળક નથી ચિંતા નો શોખ છે એમ કે બાળક નથી આમ તો બધું છે ખાવાનું બધું છે પણ ખાના ના હોય તો એ પછી મારે માલવાડી આવ્યો હતો મિલ માલિક હતો હિસાબ માં લાવ્યો હોય શું વાહનો બધું ને માથે ચઢાવી લાવ્યો હતો મુકાવ્યું વાહનો જે સમી ગયો ક્યાં કશું બાયો ક્યાં મારવાડી મારવાડી પૂછી ક્યાં હે ક્યાં ચીજ હે કુત નહીં નહીં નહીં ફૂલની પાખડી ફૂલ ની પાખડી છે સમજી ગયો મેં કહ્યું તમારી લીટ મને તો પડવાયા સર એ ધંધાધારી મોટો ધંધાધારી પણ મારે લીટ તો આવેબડ્યું કોને બીજા ને એ મને ચોપડો આવેલો હશે પંદર હજાર મને આ લોન્ચ તરીકે હાલ મેટ મા સાધુ સંપ કુચ નહિ એ નહીં કઈ ગયા છે શું દુખ છે આ બધું આ એક જણા દુનિયામાં રવા દે ચોખો આખી દુનિયામાં એક તદ્દન રાખો ને પાછા લોચા નાખો તો કઈ કેસે બચ્યા વાદરા બચ્યા વગર બી શું હતું બચ્ચા વગેરે હશે ને બચ્ચા માં ખરે તમને કેમ લાગત અવતાર બહુલ થાય આપણા ના હિસાબ છે બચ્ચા ના બચ્ચા મારા હતા તો મરી ગયા તે ધરમ્યા તાર પ્યા ખાર પ્યા ખડો કારણ કે છોકરા કલાક પેટ સારું કાયું એક કલાક પડકાર શું થાય ઝઘડા કરે ભાગી જાય એટલે આ બધું એક કલાક માં વેરવી થઈ રે ન છોકરા તો હર્યું આ તો બધું માથું ઋણા બનશે બધું સમજે જો આપડે હારું રાખીએ તો હારું વેહ તો ના સારું રાખીએ આપડે બગાડી તૈયાર જ હોય એ તો હજુ પેલી બીબીઆ લેતા ગુરુ આવે ક્યાં આવે આપણે ગુરુ બનાવીએ તો બને આપણે ગુરુ બનાવીએ તો બને આપણે ગુરુ બનાવીએ તો પેલા પેલા તો કે બાની કે જો મારી બારી વાત કરી છે ને પછી એક જરેખર બા ની ભૂલ થઈ લે ને પેલા જોવા ના આવે ને તે દરે પછી બરોબર બરોબર એવું બરોબર ખરેખર લાગે પડી જાય સંસાર માં આપે જતી વખતે ભગવાન સૌ દેખાય તમને ચક્ષુ આપું છું દિવે ચક્ષુ આપું છું શું કયું બધું જોયેલું કે આ કઈ ગપુ છે દુનિયા ના એવું નથી દુનિયા તો સમજણ આવી બુદ્ધિ વગાના હોય તો મારામાં બુદ્ધિ નહી જાય છોટો એટલે દેખાય બધું છોટો એ બુદ્ધિ નહી બુદ્ધિ વગા માણસ જોઈ લો હા તો બુદ્ધિ વગેરે હોય તો એને દેખાય અમારા બુદ્ધિ નો સોંટો નહીં તો પુસ્તક માં લખ્યું છે એ બધી સાચી વાત છે હું કરવાથી જાનવર થાય કે લોકોને લોકો ને ના ગમે એવા दुख करवाती, करवाती, खावाती, तो थ्रास थे कोटी, करे गौदान तो नरक होदान कहते बता रात समझ मजन मिलो तो मारे खा से मछली खे को तो नरक हो તમને આ આપડે મને જીવ માત્ર આપનું જીવ ની ઉપર આધાર રાખવાનો છે ખરા જીવ વાળી દ્રષ્ટિ ખરાય છે જીવ માત્ર જીવ ને જ ખાય નઈ એ જ એજ છે પણ आपने कहने अपने आधार हिंदुस्तानजन हमे जुदूर है बाकी बीजा बजा लोग बराबर पुनर्जन हमसे जीव त्रास न पमी जीव औखाउ के अपने आम आई त्रास न पा એને આપીએ તો ત્રાસ ના પામે ખાવી જાય કેમ લાગે છે આપડે માટે નથી આપડે હા વેજીટેબલ ઘણી ચીજ છે ગાય નું દૂધ ના ખાય કોઈ ને ખાવું હોય તો પછી હું એને રસ્તો દેખાડું છું મારે ખાવું જ છે અને મને સાપ ના લાગે એવો રસ્તો મને દેખાડો તો દેખાડો પુનર્ધન હમજે છે અને હું કરતા છું અને એનું ભય મહેશ ભગવાન જે જાણ છે એને પાપ લાગે છે હું થાય સમારી શકીએ છીએ કાપી શકીએ છે ને આપડે તો આ બકરીને તું એવી રીતે કાપ અગર મરઘી એવી રીતે કાપ તો તને છૂટ લોહી તો જોવાતું ને ભાઈ કઈ નિયમ હશે નઈ નાથુરી કોના જ ખવાય કોના જ નહી મોટો જીવ નાના જીવ ને ખાતા હોય એટલે ખાવાનો ના પણ એ ખાવાની બધી ચીજ ખાવાની પણ છે તમારાથી ત્રાસ ના પામે તે પામે તે ના બાબા ખાઈ જ બકરી ના બાબા ખાઈ જાય ત્યારે માણસ ના બાબા ના ખાઈ જાવ જયારે બાબા ખાવા ટે પડી એ શું ના થાય એ કહું આપણું મનુષ્ય આપડે હિન્દુસ્તાન ના માણસ તમે ગાય નું નથી આ બધું અનેક જાતનું ચીજો છે ત્રાસ પામે છે એને ના મારો જેને મરી જવા ભય લાગે છે ત્રાસ પામે છે અને તમે ઘઉં ને બાફવાનું કહો તો નાઈ જાય મકરી ના ડોળા શેકવાનું કહો ખાવ બઉ ચીજ ખાવાની આ તો અણસમજણ થી આવું કામ લાગે તો કરવું આઈ જબરજસ્તી નથી આમ જ કરું એવું નહી કહેતો તમને ઠીક લાગે તે કરવું હું તો કહી શું તું કે આનો આ લાભ છે તમને સાનું શાનું ગમે છે દાખલી એકલા નથી ખાતા ના તો ભાઈ તો પછી ઉપડાવેલો છો લીધાનો જ હોય છે આપણે એમ કે ચૂસીયે છે ના આપતા હોય તો એનું દૂધ તો પછી કેટલું નીકળે રખડેલ આ લાયલ ને લાયલ જાનવર ને જાનવરો ગાયો ખુશ છે સુખી થવાનું કેવું જંગલી વખત કેવું હોય દેશમાં પણ નથી ખવડવામાં આવતો એવો દાણો દેશ માં પણ ખવડાવવામાં નથી આવતો ના દેશમાં દેશ માં તો એવું માણસ એ ખાય છે આ દવ આ ગાયો ખાય છે આપડી ભૂખી પ્રજામાં એ તમારું શાસ્ત્ર નથી એ તમારું શાસ્ત્ર નહીં નથી મારું હું કઈ મોટો નથી ને તમારે સમજદાર માસ આવું તમારે જયારે મોટા માસ ના બોલાય વાત નહી ઉપરામાં આપડે ખરેખર ના સુધી મને કોઈ